आओ। आज आ ऋग्वेद नो जन्म दिवस बढ़ा हेप्पी बर्थडे कहो ने, ने। साो साो ऋग्वेद आज हूँ એક વખત હાથી ના દેશમાં ભારે દુષ્કાળ પડ્યો દિવસો ને અઠવાડિયા થયા પણ આભ માંથી વરસાદનું એક ટીપુ સરખું એ પડ્યું નતું હાથીના મુલક માં તળાવ સરોવર તમામ સુકાઈ ગયા હતા અને પેલા તો એક બોડી નદીમાં મહાતા દેખાયો એક કાદવ્યું ખાબોચ્યું ભરેલું હતું એટલા પાણા પાણી તો એક હાથી નું પેટે માંડ ભરાય ત્યાં નાવાની તો વાત જ ક્યાંથી કરવી આવો અડખે પડખે ના મુલકમાં ક્યાંય પાણી છે ઉંદરભાઈ તો ખેપીઓ બની ને ડુંગરા ઓળંગતા જંગલો વટાવતા દિવસો દિવસો સુધી ભટકા પણ જ્યાં જાય ત્યાં છેવટે કેટલાય દિવસની દળમજલ ને અંતે એ ઉંદર ભાઈ એક એવી નદી ને કાંઠે આવી પહોંચ્યા કે જેને કાંઠે હજી લીલા લીલા ઘાસ ઊભા છે લીલા લીલા ઝાડવાઓ લેર કરે છે પાછા વળીને ઉતના રાજાને આ સમાચાર દેવા ગયા હો આથી રાજાને હાથી ના વાત સાંભળી અને તરત જ બધાને કહ્યું કે મારી પાછળ ચાલો આપણને સરસ મજાની નદી મળી અને વાનર લોક ના થોડાક વાંદરાઓ જેવી આ હાથીઓની ફોજ ને આવતી જોઈ ગયા કે તરત જ શ્વાસ ભેર દોડી જઈને પોતાના રાજાને એમને સમાચાર આપ્યા અને કહ્યું હે હવે વાંદરા ના રાજા એ તાબડતો પોતાની સભા બોલાવી અને સૌથી ઘરડા વાંદરા વાંદરા એમને પૂછ્યું અરે ઘરડા વાંદરાઓ તમે બધા તો અનુભવી છો આ હાથી લોકોને આવીને આપણી નદીનું પાણી બધું પી જતા અટકાવવા કઈ રીતે એટલે બધા ઘરડા વાંદરાઓ હતા ને એ તો વિચારમાં પીડાઓ હમ ઉભા મને વિચારવા દો કોઈ કે ઉભા મને વિચારવા દો હકડેઠ બેઠેલી કચેરીમાં સન્નાટો આવી ગયો હો વાંદરાઓની કચેરી આખી બેઠી બેઠી આપણી રૂપાળી નદી ને ચોરી જવા અને એના પાણી બધા પી જવા હાથી લોકો આવે છે એમને હું અટકાવીશ લો બોલો નાનકડા વાંદરા આવું કહ્યું નાનકડા બચ્ચા એવો વાનર લોગ તો બધું એ બચોડિયા ભણી જોઈને હસી પડે તું નાનકડું અરે તારા જેવા મગતરા તો એક મદનયું પણ પગ ની નીચે કચરી નાખશે તું ઉઠીને હાથી ની ટોળીને કઈ રીતે રોકવાનું હતું એ મારું કામ છે વાંદરા બચ્ચા બાયલું તમ તમાર જરાક ધીરો રાખીને તાલ જોયા કરો ને વાંદરાતું બેઠું થોડીક વાર થઈ ત્યાં તો હાથીઓનું આખું ટોળું આવી પહોચ્યું કરો સો હાથીઓ હતા ને સો સો હાથણીઓ હતી બોલો અને આ પગની એક પેની વડે એકદી નાખે એવા નાનકડા ભાઈ ધરતી ધ્રુજવા લાગી જોરદાર પવન ફૂંકાવા લાગ્યો ઝાડવા બધા વાંકા વળી નમી પડ્યા અને પાંદડે પાંદડું થરથર કાપે એવડું મોટું હાથીઓનું ટોળું હતું ન બોલું હે ખડે રહી જાઓ એક ડગલું આગળ નહિ તમારે બધાને પસ્તાવાનો વખત આવશે ટોળું તો આખું ઘડી ભર થંભી ગયું ટાબરિયા તું એવો કોણ બે માથાળો છો કે અમારી હાથી ની આખી ફોજ ને થોભી જવાનું કેડ પરથી તું હેઠો ઉતર તો અમારા છોકરામાં ચાવી જાય અરે હું ચંદાનો ટપાલ છું ચંદા રાણી નદીમાં નાઈ રહ્યા છે અને સ્નાન માં એમના નાવા માં તમે જરા સરખો ભંગ પડાયો છે તો એ ખીજ પછી તમારું બધાનું શું થશે મને ન કેતા પછી વાંદ્રાભાઈ કહ્યું નહીં તો સાચે હાથી હાથણીઓ નદી ને કાંટે સભા ભરી અને ચર્ચા કરી કે હવે કરવું શું આ તો નદી ચંદા રાણી ની છે થોડા એક વાત કરે અને કેટલાક વળી બીજી કઈક દરખાસ્ત મૂકે કે આમ કરો तरत चंदा राणी ना बंद कर आम थी गोल गोल दस मसाट करता गुस्सा चक्रा चढ़ता उड़ी गां तो હાથી રાજાને થયું કે આ રાણી ગુસ્સે ભાઈ આ વાંદરાનું બચ્ચું હતું ને એને આવી રીતે નદી બચાવી હિંમતભાઈ तमें बधाने मजा पड़ी ने चलो आज आती का बीजी वार्ता कही सो भाई आज